परंग जी संमत, शुक्रवार मो नम श्री हरि कृष्ण आय नमो नम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नम હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે જેને પોતાના જીવાત્મા વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહી અને શાસ્ત્ર રીતે જો નિશ્ચય થયો હોય ના મળે એવું ચરિત્રો સમર્થ અસમર્થું કરતા પણ અકર્તા પણ એવી રીતે અનંત જાત ની વાત છે માટે એવું કયું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જે જેને કરીને એનો નિશ્ચય તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલા છે જેને ભગવાન નો નિશ્ચય થાય છે તેને શાસ્ત્ર કરીને જ થાય છે સાંજે शास्त्र विनाशय टी जाए धर्म प्रवृत्ति कारण है शास्त्र धर्मी मरिया ते आज सुधी चाली आमजे शास्त्र मे कोई के प्रथम सा परंपरा शास्त्री प्रती परमेश्वर विमुख नहींतना भगवान चरित्र नहीं। है માટે પરમેશ્વર ગમ્ય તેવા ચરિત્ર કરે પણ તેનું છે અને તે ધર્મ પણ કોઈ કાળે જ નહીં વચના મૃતમ એવી રીતે સારંગપુર નો તેરમું વચના ભગવાનનો નિશ્ચય થાય છે અને પાછો ટળી જાય છે તો પેલા નિશ્ચય થયો તો કે નતો જ થયો પ્રશ્ન પૂછ્યો પછી સ્વયં પ્રકાશાન કીધું કે શાસ્ત્ર રીતે જો નિશ્ચય થયો હોય તો પછી શાસ્ત્ર બારું જયારે ચરિત્ર સાંભળે ત્યારે ટળી પછી મહારાજે કીધું કે એવું શાસ્ત્ર બારું ચરિત્ર તો કોઈ ભગવાન હોય જ નહીં કારણ કે શાસ્ત્ર માં તો ભગવાન નું સમર્થ પણ અસમર્થ પણ એમ કીધું કે શાસ્ત્ર પ્રમાણે જો નિશ્ચય નહીં પણ શાસ્ત્ર નો જેને ન હોય અને એને નિશ્ચય કેવળ મનમુખી નિશ્ચય કર્યો હોય તો ટળી જાય શાસ્ત્ર ની રીતે નિશ્ચય કર્યો હોય તો કોઈ દિવસ ચડતો નથી કરવો શાસ્ત્ર નો આધાર લઈ ને નિશ્ચય કરવો તો પછી કોઈ દિવસ ચડે નહીં શાસ્ત્ર નો આધાર લઈ ને કરતા કે સરવાળો કઈ ગયું વચનામ બ નથી નાનું જીવ માં નિશ્ચ થયો હોય પેલા પ્રશ્ન પૂછ્યો તો તળે નઈ એમ રાખું જેવ માંગ સ્વામી પછી વાત કરીને કે ભાઈ જીવ નિશ્ચય થયો હોય એવું જોવા શબ્દ આવે જીવ માં નિશ્ચય થયો હોય તો ટળે તો નહીં એવું દેખાય છે કે કોક ને નિશ્ચય હોય ટળી જાય છે એવું ક્યાંય જણાય છે તો એમાં એમ માનવાનું રહેતા તો ન હોય મા બધી પરંપરા છે ધર્મ મર્યાદા ની કોઈ વાંચતા ન હોય પણ પરંપરા થી કોઈક મોટા પુરુષ હોય ઋષિ મુનિ હોય ચલાવી છે એ મર્યાદા શાસ્ત્ર પ્રમાણે છે આંટી વાળી વાત છે ને આ શું શું ફળ માર્યું જરાસન માર્યો ને એની કથા આવી ને આપડે કઈ દીધી એવી તો નથી એ તો વાર્તા વાર્તા ભગવાન નો નિશ્ચિત થવો જોઈએ શું કહ્યું આપણે સાધુ ને કેવું જોઈએ ને પછી અમનું પૂછ્યું આ જગત માં સવાર માં હું ઢેર ઢેરે જા હું ગાય બોલિતા હશે ને ને બહુ એટલે કોક ભગવાન છે એ તો નથી એવું તો એને બીજો ન હોય છે પરંપરા છે એવો છે કોડિયાર મેલડી સિકોતે હોય ને ત્યાં દોડી હોય એને સૌથી મોટા માનતો હોય મને જ ન માને નવરાત્રી આવે ગરબા ગરબા લઈ ને એમાં એ પછી વાત છે કોઈ કોઈ ઠેકાણે આડા અવળા હું ચોંચ્યા છે ને કઈ શાસ્ત્ર કેહતું નથી તમે ગરબો લઈને જાજો તે મેલોડીને માનજો સીખોતેરને માનજો જ્ઞાન શાસ્ત્ર માં ન હોય એ શાસ્ત્ર જે હતું કહેવાતો હોય એ હોય પુસ્તકો લખેલા તો ઘણા હોય એ કઈ શાસ્ત્ર નો કહેવાય આ આપણા એ બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ વૈષ્ણવો શ્રી કૃષ્ણ જે નામ બોલેતા કોઈ રામ રામ એ બોલે છે પ્રવૃત્તિ આધાર નથી આધાર જ નથી આનો હોય છતાંય તમે રેલવે માં ટ્રેન જાય ને ક્યાંક પેલા જાતા ને એ ફટ અને રાનગર સરકાર જે હોય ગાંડા ખોડિયાર નું મંદિર મોટું બાંધે છે એની આજીવિકા બીજું પ્રેરણ આ બધું દુનિયામાં પ્રવૃતિઓ છે એમાં કેટલાક ને શાસ્ત્ર આધાર છે અને કેટલોક લોક પરંપરા નો આધાર શાસ્ત્ર આધાર નથી જેવું પ્રાણી માત્ર હૃદયમાં ભગવાન નિશ્ચય અહીંયા ભગવાન શબ્દ જયારે આવે ત્યારે જગત કરતા બોલાયે દુનિયા જેને બનાવી એટલે કરતા કહેવાય હવે એ વાજે ભગવાન ये ना जे जे अपने दुआम दुआम बता बैठा थे क्या भीड आजा मदा थे કઈક આગા પાછું થયું તો નિશ્ચિત પૂરેપૂરો હોય પણ આ જગત માં આપણે રહી છીએ એટલે એ ભગવાન એ માલિપાથીઓ વાત નીકળે પછી ભગવાનને બદલે કોઈ રામ બોલે કોઈ કૃષ્ણ બોલે કોઈ નારાયણ બોલે જેને જે બોલવું એ બોલે પણ આધાર નિશ્ચય હોય ભગવાન પાસે સંતોષી એટલે જગત માં હજારો જીવો જીવે છે ભગવાન નો નિશ્ચય તો કોક ને હોય કોક ને હોય એટલે આવતરે કરીને પૂરો ના હોય એના વડીલોની પરંપરા પ્રશ્નો નિશ્ચિત જામે છે તરત ન જામે કોઈ તરત ન જામે શું કહ્યું પેલા તો આમ પરંપરા થી વિશ્વાસ થી પછી સમાગમ થી ખબર હોય માનતા હોય માનતા તો પછી ની વાત પણ ખબર શું હોય એને તો ન હોય કોઈ ન પછી આ જોગે કરી કલ્યાણ માં કચાશ શું કન્યા એની જાળવણી લખી છે પોતાનું મોઢું જાદા ને દેખાડાય નહી બીજાનું જોવાય નઈ શાસ્ત્ર માં બધી મર્યાદાઓ શા માટે ભરણ્યા પછી છાયા પડી ગઈ ને એટલે કમળ બગડી ગયો બચ્ચાઓ જે જન્મે છે એ ઉત્પત્તિ ક્ષેત્ર માતા છે એનું ખુબ રક્ષણ કરવું પડે નો વાયુ હોય તો રક્ષણ તો કરે અને વાયવા પછી તો એને બહુ જ રક્ષણ કરવું પડે છેવટ માં રખુલિયા રાખવા પડે કોઈ નબળા ઢોર કરી જાય ને કોઈ લઈ જાય ને એમાં ઉત્પત્તિ નું ક્ષેત્ર તો સ્ત્રી છે એ આખા જગત માતા બને એનું રક્ષણ પૂરેપૂરું જઈ આ યુગ રક્ષણ વડોધી સાફ નથી એમાં સારું બિયારણ પડતું નથી સારું બિયારણ આ છે ગ્રસ્ત આશ્રમ ને લાઈન ને મારે વાત કરવી લેવું હ રામચંદ્રજી અને લક્ષ્મણ બે વચ્ચે ના સંવાદ માતા પતિવ્રતા ઉભાભ્યા સંભૂતાલતેમિકી રામાયણ મલક પિતાય ના થઈ ને બેઠો હોય પવિત્ર નથી કોઈ દિવસ પરનેલી સ્ત્રી સિવાય ગમે તેવું દેખાય તો એને ઘાટે હોય એમ કે સુચિર ભૂત હોય દે એનું મન ક્યાય ગમે દેખે તો સંકલ્પ ન થયો હોય એટલે બાપ પવિત્ર છે પવિત્ર બેઠો પવિત્ર નથી વ્રતા પવિત્ર પતિવ્રતાઓ માતા યશ્ય પતિવ્રતા મારી માતા સુમિત્રા લક્ષ્મણજી જવાબ આપે મારી માતા સુમિત્રા કેવળ પાન તાલે વાર ગમે એવો દેખાય તો એ સડેલ કુતરા જેવો વ્યક્તિ હોય સડેલ સડેલો હારું નહિ જેવા જ દેખનારી હોય ત્યારે જેની ઘડીયા જાગ્યો એટલે પતિવ્રતા નથી ભાવ બદલ્યો એટલે પતિવ્રતા નહી પિતાય તો માતા યસ્ય પતિવ્રતા નિયમ છે પતિવ્રતા સ્ત્રી એને પેલો સંકલ્પ ન હોય પતિ ની પાછળ હોય પતિ ની પાછળ પતિ પણ કેવો ઋતુકાળ હોય તો સંકલ્પ ન કરે આ ચડે ને જૂની વાત જૂની જ વાત કરવી પડે ને શાસ્ત્ર આવે એટલે જૂની થાય બહુ ફેરફાર થઈ ફેરફાર જેવો હળિયુ એનું બુંદ અને જીલનાર જે માતા એ બંનેનો ગુણ એમાં આવે છે એ ફળ માં આ શુદ્ધ સંસ્કૃતિ હિન્દુ ધર્મ એનું આ ભાગ છે પણ આ કાળ એવો આવ્યો કે આજે ખોલવા જાય તો ક્યાંથી મેળ ખાય હવે એના જે ફળ જન્મ એ આવના મળે લગન વિના નો ભાવે હા ત્યારે જો ભગવાન ને વરવા હશે તો આપડે કન્યા છે એવા એ મોટા સાધુ એ લખ્યા છે એ આપડે બોલવાની ખતર બોલીએ છીએ બોલવાની ખતર આપડે બોલીએ છીએ આ શાસ્ત્ર માંથી પરંપરા આવેલા શબ્દો એનું જે નિરૂપણ આપણે ભગવાન ના ખપવાળા પણ કન્યા ની તૈયારી જેટલી જ કઈ વર આ વર નો મળે બાકી તો ઘણા છે આ વર જો વરવો હોય તો આવી તૈયારી બીજું હું એમાં આવે એટલે વરેજ સદની પતિ વ્રતા અનંતર થાય વિઠલ વર્જા ને જે વરસી ભગવાન વિશે અસ્તિકતા જેને છે એ આપણે વિઠ્ઠલ વર્વા ઈચ્છીએ છીએ ને ભગવાન ને જ પણ આપણી પૂર્વ તૈયારી શીખ તૈયારી તો જ હોયે તૈયારી વિનાય મળે નહી કોઈ અને નિશ્ચય જગત ભેળું છે ત્યાં લગી તો હાઈબ્રીડ થાય એ શુદ્ધ બિયારણ નથી શું કહે બરોબર બરોબર ત્યાં તેમના શિક્ષકો સંતોજ હોય સંતોજ હોય એખો હોય ગયા હવે આજે પાછળ બેઠા એ અત્યારે કન્યા રૂપે જન્મ છે હવે કન્યા ની તૈયારી કોણ કરાવે મા બાપ કરાવે ન કરાવે મા બાપ તો બેટા લગન છે આ કરવું છે આ જગત નું બતાવે ભગવાન નું બતાવે એમ તો બતાવે કોઈ નો બતાવે વિષય માર્ગ બતાવે છે એ કઈ ઓયલું થોડું બતાવે કઈ ન બતાવે અમારે આખું સાદું થવા આવે તરત ઓડે હું તમારા દાખલો કરીને પેદા કર્યો છે હું એને કેવું ઈચ્છામાં હો પણ હું નામ નહીં બિચારા ને ખબર જ ન હોય આ જાણે મે દાખલો કરીને જન્મ દીધો શું દાખલો કરી આપણે ઊંડા ઉતરી અને કલ્યાણ નિશ્ચિત ગમે એવો રૂપાળો ફોટા પાડવા જેવો દેખાવડો આવે એ બધી વાત પણ પુરુષ દીકરો હોય દીકરો થાય એમ કલ્યાણ છે એ તમે ગમે એટલા નિયમો પાડો નિશ્ચય નહી હોય તો કલ્યાણ નહી થાય તમે વ્રત જપ ગમે એટલા કરો એટલે મારા આઈ બરાબર છે ગર્ભ છે ગર્ભ માંથી બાળક જન્મે છે શણગાર માંથી બાળક જન્મે કોઈથી નિશ્ચય ગર્ભ છે સાધન માં હું નીચું હશે તો એનો સુધારો થઈ શકશે અટપટી છે એ શુદ્ધ ગુરુ મળે મળે એ બે ના પ્રસંગો ને રક્ષણ કરે છે એ ગર્ભ ને જાળવે છે ગર્ભ કેમ પેલા કરવો ગર્ભ એને ઈ કરે છો એટલા માટે જ સંત સમાગમ એને ગર્ભમાં જ મારી નાખવો તો પણ ભગવાને એની આ રક્ષા કરી ત્યારે પરીક્ષિત કેવાનું આપણે ભગવાન ને વરવું હશે તો ગર્ભ જાળવવો પડશે જો ગર્ભનું નું રક્ષણ નહી થાય તો ભગવાન નહી મળી ગર્ભ છે એની જાળવણી કરવી પડે કોઈ એવા ગુરુ મળી જાય એવું નવું વાંચવાનું કઈ મળી ગયું નિશ્ચય એટલે ગર્ભ કપાઈ ગયો એ ગર્ભ ની જાળવણી ન થાય સ્ત્રીઓને ગર્ભ રહી છે ત્યારે જૂના જમાના માં પછી આજુબાજુ પ્રહલાદજી ગર્ભ માં હતા પણ નારદજી ના શબ્દ એને મળી ગયા એમાંથી ગર્ભ તૈયાર થયો આ જગત માં એક ને કન્યા ને ગર્ભર્યો એટલે સહેલીઓ ભેડી થાય હાલ તો ખરાબ દ્રશ્યો આવે ખરી રીતે એના જ હતા ને સારા કુટુંબ માં કન્યાઓ બજારે રખડવા કોઈ દે ન જાય યુવાન ગયા પછી તો ગર્ભ ઉપર એમાં જગત ને બગાડનારા થાય છે એનું એને પાપ કર્યું ઘૂંટી દેખાવાનો કલ્યાણ જોઈએ મોક્ષ જોઈએ ભગવાન જોઈએ તો નિશ્ચય ના હાચવો પડે ભાઈ એમાં ખોટી અસર ન થાય એટલા માટે કુસંગ સંગ ન કરવો નાસ્તિક નો સંઘ ન કરવો એ બધા નથી પણ વધારે બાબત માં નિશ્ચય ઉપર જ છે સાધન માં કચાશ કદાચ એટલી બધી નુકસાની નહિ કરે પણ નિશ્ચય માં તો કચાશ જ ન જાય એક જન્મ બે જન્ કલ્યાણ કર્યું પાપી નું પછી અર્જુન નું દેખો નહી ના અર્જુન આડા નહી વાંચો બધું અર્જુન આગળ ક્યારે કહેવાય ગયો અર્જુન ભગવાન ની અરે ભાઈ બંધાયબંધ ની પાછી ભાઈ બંધાય ને ખર ધીરે ભગવાન ની બેન ને ઉપાડી જવાનો ભાવ છો અને ઉપાડી આય ગયો તે બાજુ કપટ કરીને હે કપટ કરી લઈ ગયો એની પાસે એટલે નિશ્ચય એની કથા માં જ આમ દેખાય બધીઓ નિશ્ચય નું આ વર્તમાન છે નાનકડું વાત ઘણી મોટી છે અને જગત માં તમે ફરી વળો ગમે એટલી પારાયણો ગમે એટલી કથાઓ વાણી મીઠી રહી હશે પણ આ ગર્ભ ની રક્ષાની વાત કરે તો છે પણ નિશ્ચય કેવો કે નક્કી કરવું જોઈએ જેટલા ભક્તું હશે ને તમારો ભક્તો નો પરિચય છે એવડા પક્ષ વાત વધારે કરે કન્યા ના ભાઈ બેન ભણીયું ઘણી હોય એને ગર્ભ હોય એટલે એનો ગર્ભ આને કઈ આવતો હોય એનો નિશ્ચય પક્ષ સાચી વાત છે એ ચાલે અને સમાજ છે એ બિચારવા વિનાશ છે સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે અઢારસો સત્યોતેર ના ભાદરવા સુધી ત્રીજ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી સારંગપુર મતક ઉપર શ્વેત પાક બાંધી હતી અને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાકમાં પીળા પુષ્પના ટોળા પીળા પુષ્પના છોકરા ધારણ કર્યા હતા બેઠી હતી પછી સ્વયં પ્રકાશ આનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન ભક્ત હોય તે ભગવાન ના ધામમાં ભગવાન ના ધામ જે પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે પછી શ્રીજી પછી શ્રીજી મહારાજ બોલ્યા કોણ ભગવાન ના ગામ ને પામી પાછો પડ્યો છે એક તો બતાવો પછી સ્વયં પ્રકાશ આનંદ સ્વામી કહ્યું છે એક તો વૈકુંજય ભગવાન ના પાર્ષદ પડ્યા અને ગોલોથી રાધિકાજી પડ્યા પછી શ્રીજી મહારાજ વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંત મહિમા બતાવવા દેખાડવા સારું પાડ્યા ને શકાદી જેવા સંત નો દ્રોહ કરે તો વૈકું દીક જેવા ધામ હોય તો પણ પડી જાય છે અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાન ના વોલુક થી રાધિકાજી પડ્યા તે પણ ભગવાન જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્ય દે અનંત જીવ ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર પૃથ્વી ને વિશે આવ્યા અને તે ઠેકા પડ્યા ના કહેવાય એ ઠેકાણે તો ભગવાન ની ઈચ્છા જાણવી સ્થિતિ ને પડ્યા પછી ની વાત ત્યાં બેઠા અને શંકાદિક તો પૃથ્વી ઉભર હતા મનુષ્ય દેહધારી હતા પણ તે દદી ના વ્યવહાર માં ત્યાં દર્શને જાતા આવતા એ એની આખ માં વિકૃતિ હતી સંકાદા જય બી જય મેં જગતભાસ થયો ને એટલું નહીં પણ પાછી ક્રિયા થઈ ગઈ જગતભાસ હાથમાં છડી રહી છે ભાગે અડાડી હા ઇલા જાઉ ભાવ છે શનકાદિક બોલાયું કઈક વાત નથી એટલા માં બોલાય ગયો શનકાદી સાકાલિક પોતાની ઠેકડી ની નોતી આવી બેઠો એના માં બોલાવી પોતાના અપમાન નું બોલ્યા નતા એમાં ઓળવું પડ્યું બોલાઈ ગયા પછી સંકાલિક નહીં મૂંઝવણ આવી ગઈ કાતો ભગવાન ના પાર્ષદ કહેવાય મૂંઝવણ આવી ભગવાન દોડી ના સંકાલિક ગભરાયા કારણ કે આપણે એના પાર્ષદ ને દંડ દીધો એટલે ભગવાન આપણી ઉપર ખીજાશા એટલું બેઝું કઈ ભગવાન આવતા વેદ કઈ નહી બોલતા કઈ ભગવાન શનકાદિક ના પગ પકડ્યા ભગવાને મહાપુરુષો આ ઠીક કર્યું કે ઠીક કર્યું કેશ અમૃતા મલયશ જનગંડ લય ભાગવત માય શોક છે યમૃતા મલય શ્રવણ આવદ્ય પુના દ જગતા શાદુ વિકોંદ સોહુપલ સુધી છિંધ્યા સ્વુમપી વા પ્રતિકૂલ વૃત્તિ ભગવાન કે ય્યા મૃતા મલય શ્રવણ આવના મુખ થી નીકળતો જળનો પ્રવાહ એ જે કોઈ કાને જાય એને પણ મુક્ત કરી દે ય મૃતા મલય શ્રવણ કાને આવી જાય ભગવાન કેવા છે જેને કાને જાય એ પણ ભાવ સાગર ને થઈ જાય એવા તમે મારા સંત એમાં દ્રષ્ટાંત આપે છે બ્રામડા હોય એને આમંત્રણ આવું જો મારી જાન માં આવજો લઈ જાય આવેલું ગણાય એમાં એ બિરા ને બે ભાઈ નાના છોકરા વાળા હોય કચરા ભાઈ ને ખબર હોય ના ભે એવા લાડવા ને ગાંઠિયા ભેર્યા હોય આ જાન ચાલે એટલે એવી ઉપડે ને બોલવા નાના છોકરા છોકરા ને ખબર એને પાછું ગામ આવવાનું થાય ત્યાં તૈયાર થઈ ગયું હોય બરાબર વળીવું પડે ત્યાં ક્યાં છે ગીત હમરા ત્યાં ગામડા માં ભંગી હોય ને ખબર પડી જાય કોક ની જાણ નીકળી હોય રસ્તે નીકળે ગામ ની બરોબર વાળા હોય રસ્તા કાંઠ એ ઢોલ હંગળાનો એનું આદિ કરો ને એ અમારો મોભી એ અમારો વલરાલો બધું વણાઈ જાય અને એના વખાણ કરી રાખે વરરાજા અને જાને આગળ હલી જાય હતો ફલા ગામ એની જારાતબાઈ એના બદલા માં એને ખાવાનું મળે આગલી ગાડે બે વરરાજા પાસે આયે ભગવાન ભાઈ કુંડનાથ ગયા સંતો આ દુનિયામાં ભગવાન કેવા છે તો આવા છે અધમ ઉદાહરણ કલ્યાણ કરે ને નવા દયાળુ છે ઈ મને કોણ ઓળખાવે કહે સંત મારા છાપા છે નારાયણ આવો છે ભાગવત માં લખ્યો છો સંતના એલા બધા સંતો છો કે નહી તમે ઈ ધર્મ નો બજાવો ભગવાન તમારું શું કરે કઈ ન કરે માલી પાસે ભાગવત માં આવે છે શું આયુષ ભગવાન ના ધામ થઈ ગયો સાધુ આમ ભગવાન નો ખીજાય ને તો ભગવાન મારા હાથ ને કાપી નાખવું સંતો છે એ જ ભગવાન ના દૂત છે ભગવાન ને ઓળખાવાનું ના એમ નહવાય છે નવા પીડ્યું હું ખાઈ ને એનું બુરું ઈચ્છે કેવો કેવાય રોટલો નાખે તો આપણે પોતાના સાંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા જે શંકા દેવા સંત નો દ્રો કરે તો પડી જાય છે એ તો ભગવાન ની ઈચ્છા એ થાય અને પડો તો તે કહેવાય ભગવાન શું મારા સંત તમારા ઘરતા મોટા છે એમ દેખાડવાની ઈચ્છા उद्धार करव कल्याण चरित्र विस्तारा जी ने कोई पड़ा कहे तो भगवान पड़ा कहवा લાંબે ન રાધિકાજી તરણ ગોપીયું સેવક છે કેટલી સાડી તરણ કરો એટલી સેવકણી કેધિકાજી રાધિકાજી એની મોટ કેટલી અષ્ટરી ને એના મોર હશે એટલે ભગવાન હશે એમાં એક જરા નાની હોય કોઈ મોટી હોય એટલે નાના મોટી રીતી આવી રાધાજી ને પેલું પૂછવું જોઈ અને આવી ભગવાન કે મારે ઘી થાળ વારો હમણાં આવ્યો નથી મારે ત્યાં વધારો ભગવાન ને દયા આવી ગઈ નથી હાલો કાલે તૈયાર રેજો આ ખબર પડી રાખ્યું શું કર્યું અને પછી હો કે ના દુઃખ તો જબરા ને એ તમે સમજાવ પછી રાધી ગાંધી ખબર કે ભગવાન શિવ કે મને પૂછ્યા વિના કાલે આનું નોતરું લીધો છે જ્યાં મળે ત્યાં મારો બીજી વાત નહી અને તો જીવતી ભગવાન વળી દાણી ને દુકાણ થઈ ગયા તું મને મારે એવી શોખ રાથી ખાતો હોમ જાઉં ખબર દીધા કે ભાઈ મારાથી અવાય એવું નથી આ થઈ ગયો તો ગણી ભગવાન ને આપડે લેવું તમને એમ કરીને એ આવ્યા ઓલી પાછી આતો ભગવાન વચ મારી આવ્યું પકડો ભગવાન ભાઈ ગયા તે દરવાણી નું નામ લખ્યું એની કોટડી થઈ ગયા દરવાણી ની કોટડી મા પછી તો તણા તાણ જ્યારે બાજુ થઈ ગઈ રાજીવ ગાંધી આવ્યા વા પડી એની અરે એટલે બીરજા વાહે પડી પડો ને પકડો ને મારો જયારે આંબુ આંબુ થઈ ગયા ત્યારે બીરજા નદી થઈને હાથ બીરજા નદી થઈને વહી ગઈ પછી આ પકડે ભગવાન ને તો ઓમ ઠપકો દઈ ને બે ધોલ મારે એવું મારી નાખવાના નહીં ભગવાન મળે નહી ચારે બાજુ ખોલો જ બીજી વાત એમાં સુદામા મળ્યો સીધામાં કે આ માવડી આ ક્રોધ અને આ તોફાન આ શું એ જરાક પૂછવા જ્યાં જાય તું એનો ધન કર્યો તું આવો થઈ લીધો આ જગત નો ભાવ આવ્યો ને એટલે તારો ભગવાન સિવાય બીજો ધન ઇથાઈ જાને કે તું અસુર થ આ બે જણા વચમાં લડી ફૂ ભગવાન તો હં કાયુભા જન્મી પણ હવે ભગવાન ની પટરાણી મૂળ તો સિંહ નો ખાઈ જાય એમાં સિંહ ની મોટ મોટો ભોગ હોય ભગવાને બે બાજુ તોડ ઉતાર્યો આવડવા દેદો એનો પતિ પણ એ ભગવાન થયા પેલા પતિ થયો કેવાય પતિ નો થયો કેવાય ભેલા ન થાય પછી આ કાયમ નો દેદો કૂટવાનો નાનપણ માં આ કન્યાઓ નો કુટે ના અમે ફરવાડ હતો ભાઈ હા એનાથી બચ્યા વેલાથી બચ્યા પુરાણ ની કથા જોગમાં સીધામ ના ભગવાન સિવાય તારો બીજો ધણી થાય રાજી તારે ભગવાન માં છે ને હજી વિષય ભાવ છે ભગવાન સિવાય બીજો ધણી બરાબર ભગવાન બીજો લઈ શ્રીદામા શ્રીદામા તો શ્રીદામા એનું નામ શ્રીદામા બોલો ગોવાળિયા ગોવાળિયા શ્રીદામા છે ને શ્રીદામા ની પાર્ષદો આવે છે ને નામ એમાં રાધિકા અને કારણ કે એ પાછું કઈ ભગવાન ના સંબંધ માં કઈ રેલો આ પાછું જુદા લીખ્યા કરે છે તેની બાઈ સંસારી તકરાર જગત ને આ બધી જે લીલાઓ છે ને એમાં ભક્ત ની કસોટી ઈ ભક્ત ને એ ભગવાન પાછા કેવાકરું એ કસોટી આવું વાત આવે ને પણ ખબર પડે લગે માં